સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અર્ધો અર્ધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે અને આ તો મોટા કારખાના થયા તે કાંઈ ખૂટે એમ તો છે નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહીં ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પાંચ પ્રકારે સ્ત્રી ભોગવાય છે તેની વિક્તિ જે ત્વચાએ નેત્રે કાને જીબે ને મનમાં સંકલ્પે સ્વામિનારાયહરી સ્વામીએ વાત કરી જે સત્સંગમાં બરોબરિયા સમજવું નહીં ને બરોબરિયા થવું નહીં ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ કૂએ પડવા જાતો હોય તેને આડા હજારો માણસ ફરે તો પડવા દે નહીં તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષય માર્ગથી રક્ષા કરે અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ એ તો આવડ્યું જોઈએ તેને નમી દઈએ તેનું રાખીએ તેને પૂછીએ એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી જો આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે સાંભળે છે જુએ છે ખાય છે ફરતો ફરે છે બેસી રહે છે સૂઈ રહે છે ઇત્યાદિક સુવાણ કરે છે પણ તેનો તપાસ કરતો નથી તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમજ નથી માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે ને વળી થશે તે તો બંધ નહીં થાય ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે એ વિના બીજો ઉપાય નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈ દિવસ વિઘ્ન છે અને જે ત્રણ ટાણા ખાતો હોય ને આરસો હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષયુક્ત હોય પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મન મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે પણ જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય પણ એકનું કયું પ્રમાણ નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઈક જ હોય બાકી એની તો પુષ્ટિ જ કેમ જે એમાં સર્વે વિષય રહ્યા છે ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે માટે તે એને ખોટું કરાવનાર નહીં જ મળે પણ એને ખોટું કરવું તેમાં નિત્ય એમ વિચાર કરવો જે એ પણ એક દિવસ મૂકવું પડશે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્ત્રી એ વીંછીનો કરળ છે ને દ્રવ્ય એ સર્પનો કરળ છે ને શાસ્ત્રમાં વાત તો બીજ માત્ર હોય પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છે રાજસી તામસી ને સાત્વિકી તે ગઢ કરાવે છે ઇત્યાદિક અનેક અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય પણ તે શા કામ માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહીં માટે સત્પુરુષ અધિક છે